શિક્ષાપત્રિ ભાષ્ય શ્લોક નંબર વનિતા રાધા શ્રીસ્તિ વક્ષસ વૃંદિંત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું अँ कृष्ण शब्द, शब्द पहला श्री लखेल्टाचारतिष्ठित व्यक्ति अथवा श्री कृष्ण एटवाधिक शोभापन्न कृष्ण स्वयं सदा आनंदरूप सुखरूप है आश्रितों सम्र दुखों ने मूलमा उखेड़ी नाखे कृष्ण कहवाएं કૃષ્ણ અર્થાત મનુષ્ય રૂપે રહેલા પરબ્રહ્મ મહાભારત શાંતિ પર્વાંતર્ગત ધર્મમાં ગુરુ શિષ્યના સંવાદ પ્રસંગે તે આ વૃષ્ણિકુળમાં પ્રગટેલા કૃષ્ણ બ્રહ્મ છે આમ કૃષ્ણને બ્રહ્મ કયા છે આવો અર્થ ચાતુર્ધર પંડિત નીલકંઠે કર્યો છે શ્રીમદ્ ભાગવતમાં પણ કહ્યું છે કે रूपम प्राहुर यहां आदि ब्रह्म ज्योतिर निर्गुण निर्विकार निह सीप हे प्रभो वेदों आपना स्वरूप ने अव्यक्त ने सर्वनु कारण कहे जे ब्रह्म ज्योति स्वरूप मयाना गुणों रहित निर्विकारयिक विशेषणों रहित કર્મવ ક્રિયાથી રહીત વિશુદ્ધ સત્તારૂપમાં કેવાય છે બત ભૂરી ભાગા લોકમ પુના ના મુનતી લોકમ પુના ના મુન અભિયંતી ૃકે બત ભૂરી ભાગા લોક ન મુનયો ગૃહના વસતીતિ સાક્ષા ગૂઢમ પરામ બ્રહ્મ મનુષ્યલિંગ યુધિષ્ઠિર આ માનવલોકમાં તમે મહાન ભાગ્યશાળી છો કારણ કે તમારે ઘેર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપે ગુપ્તપણે પણ રહ્યા છે ગુપ્ત રૂપે એટલે પરમાત્મા છે એ માનવ રૂપ આવ્યા છે અને તેથી જ સંસારને પવિત્ર કરવા વાળા તેમના દર્શન કરવા વાર ભગવાન શ્રી કૃષ્ણ જ પર બ્રહ્મ છે એમ સાંભળીને યુધિષ્ઠિર અત્યંત આશ્ચર્ય થયું પાર્થ એટલે યુધિષ્ઠિર છે અહો ભાગ્ય અહો ભાગ્ય નંદ ગોપ વ્રજોકસામ પૂર્ણ સનાતનંદ આદિ વ્રજવાસી ગોવાળો ગોવાળો ના ધન્ય ભાગ છે કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ તેઓના સુરદ પરમ મિત્ર સગા છે બ્રહ્માદિ બ્રહ્મસ્તુતિશિર્ભૂવાચક शब्दोंवृत्ति वाचक तय परम ब्रह्म कृष्ण सत्यता पर, परमेश्वर सत्यता गुण ने कहे ऑनंद ने कहे बहुत एकता एट सदान स्वरूप सत्य स्वरूप आनंद स्वरूप कृष्ण તે કૃષ્ણ પર બ્રહ્મ છે કૃષ્ણ સ્વયં શ્રી કૃષ્ણ છે અવતારી છે અને રણસ નવૃત્તિ વાચક નિર્વૃત્તિ એટલે સુખ જેમાં સ્વાભાવિકપણે સુખ રહેલું છે અને ભૂ એટલે ભૂયસ્વ વાચક હોય સત્તા અને ભૂ એટલે અધિકતાનું વાચક જેમાં સ્વાભાવિકપણે અધિક સુખ રહેલું છે પોતાના જીવાત્માથી પણ પણ પોતાના કરતા પણ પરમાત્માના સ્વરૂપમાં રહેવા માં વધારે સુખ છે પોતાનું કામ કરવા કરતા પણ પરમાત્મા કામ કરવું એમાં વધારે સુખ છે ગોપીઓની જે ભગવાન કૃષ્ણ ને રાખતા હોય તો અવગતિ એવો રસ્તો લીધો હતો કે અવગતિ થયા તમારે તો કે અવગતિ થવી તો એ પોતાના જીવ કરતા પણ વધારે ભગવાન એટલે એવી તો એ માણસને વિશિષ્ટ પરિસ્થિતિ તો ક્યારેક જ એને મળતી હોય પણ સામાન્ય રીતે માણસો ને હોવ ને પોતાનું સુખ બહુ મનાઈ જતું હોય વધારે કોઈ છે જેને એમ મનાઈ જાય કે આનાથી વધારે કોઈ છે નહી ભગવાનથી તો એને કૃષિ ભૂ શબ્દ યથાર્થ એને જણાનું કહેવાય ભગવાન માં સુખ છે આમ તો મૂળ શબ્દ છે કૃષિ ભૂ વાત કહે શબ્દ કૃષ્ણ છે એટલે એમાંથી કૃષ શબ્દ કૃષ ભાગ લીધો છે આ નિ વ્યાકરણ નથી આને શું કેવાય ઓલી વ્યાખ્યા કેવાય આપ્યું હોય એનું આનરૂ પ્રમાણે કીધું હોય આને આ પ્રમાણે અર્થકાર હોય છે નિઘંટુકા અર્થ હોય છે कारण थी वृंदावन विहारी नटवर मूर्ति भगवानी प्रार्थना में गोपीओ श्री करग्रहम बदालाषाओं करना जमणो करकमल के जेना लक्ष्मी ते लक्ष्मीजी हाथ पीक्यों अमरा मस्तक पर मुको एम जमणा हाथ नीशेषण आप गोपीओ भागवतना भ्रमरगीत में श्रीकृष्ण ने निर्दय कही जय ठप शब्द कहते सर्व अवतार ने धरना अवतारी कहगयुरीव कपींद्रम विध्युधर्मा स्त्रीयृत विरूप स्त्री जीता कामयाना बलिमी बलिमत्वात ध्वासव अवेष्टयत ध्वसवत यद આધારે કેટલાય કવિઓએ બધા કવિ કીર્તનો બધા બનાવ્યા છે એમાં સુરદાસ ને એ બધા એ તો બહુ જ બનાવ્યા મારે મન મા મોરલી વાળો એ બધા એમાં ભ્રમર ગીત ની છાયા છે પ્યોર ભ્રમર ગીત નથી જયારે કૃષ્ણ રામરૂપે થયા હતા ત્યારે તેને શિકારી ની જેમ સંતાનરતા માર્યો હતો ભગવાન ભગવાન મૃગારી શિકારી કપિન્દ્ર કપિન્દ્ર કપિયો નો રાજા ને તમે માર્યો રાજા ને માર્યો કઈ બલંકાર કહેવાય નિંદા કરવી બઉ મોટા થઈ ગયા વિશ્વ મંગલ સ્વામી તો એટલે વિશ્વ મંગલ સ્વામી ફૂલ આવવા તો ફૂલ ઉતરી જાય ફૂલ અમુક ની ઉતરી જાય બહુ મોટા થઈ ગયા એમ કઈ વખાણ ને બા ને નિંદા કેવાય અને વખાણ કેવાય વાલીને હું વરદાન હતું વાલી ને હું વરદાન હતું યુદ્ધમાં એની હામો આવે તો અર્ધી શક્તિ અને સિદ્ધિ મળી જાય વાલી ને ભગવાન રામ મારવા જાય તો રામ ની અર્ધી શક્તિ મળી જાય એટલે સુગ્રી ભગવાન કરી કે તમે હામો કોઈ જાય તો અર્ધી શક્તિ એના હોય એટલે અર્ધી થી ઈ લડે પોતા પોતાની પ્લસ હોય એ પોતે બળ્યો હતો રાવણ ને કાખ માં રાખ્યો હતો કેટલાય એવા એના પરાક્રમ તો એવો હતો ઈરાવ એને મારવો છે ભગવાન કે તાળ ને લાઈન હતી કે તમે આને વીંધી દો એટલે સુગરી વગી દે ભગવાન એક બાણ માર્યું બધા એને વીંધી નાખ્યા ગોળાકારક હતો એટલે હવે તમે મારી આપ કામ વશ થઈને તેની પાસે આવી હતી પણ તેને પોતાની સ્ત્રીને વશ થઈને તેના નામ તમે એક તો સ્ત્રી જીત છો અને બોલી સ્ત્રી તમને ઈદતી હતી તો એમ ના કાન કાપી ના ભગવાનનું વિશેષણ સ્ત્રી જીત મૂક્યું સ્ત્રી જીતા કામ ખરેખર તો સ્ત્રીઓને મરાય નઈ આ બધા અતિ ગહન શબ્દો મૂક્યા છે એટલે વ્યાસ ભગવાન એવા શબ્દો મૂક્યા એમાં સ્ત્રીમાં કૃત વિરૂપામ કોઈ આંકડો કાપી નાખો ને એટલે વીછી નું ખૂન કર્યું કહેવાય ખૂન કરવાની જરૂર નહી હરપની હરપનું ખૂન કરવું આજીવિકા તોડી નાખી એની આજીવિકા તોડી નાખે એટલે એનું મૃત્યુદંડ કહેવાય સ્ત્રીઓ આજીવિકા હું રૂપ છે એને તમે વિરૂપ કરી નાખી એના કરતા મારી નાખી વ મારી નાખી હોત તો અપકીર્તિ કોની થત રામ ની થાત કે સુર પંખા રામ ની અપકિર્તિરા ને મારી નાખી ભગવાન ની તોય ન થાય તાડકા ને પેલી જ મારી હતી પણ એ રામ ની અપકિર્તિ થાય સ્ત્રીને કોક મારે તો એને પુરુષ ની અપકિર્તિ થાય પણ એને વિકૃત કરી નાખી હોય તો કરે એવું નહી કરેલું એની સરસાઈ હોય ને એ વહી જાય એટલે પછી એને મરવું સારું લાગે પણ મરીયે નક કાન કાપી નાખે એટલે હવે મરીએ કે સુરપંખા ગળા ટૂંકો તો પણ એવી હતી ની ભાઈ તોય પાસે તમે ભગવાન થઈને બેઠા છે ઉદ્ધવજી કે તારો એમ કે મિત્ર છે એ ભગવાન થઈને બેઠો છે તારો માલિક છે એ આવો છે તારો ભગવાન કેવા તારો માલિક કેવા છે તો કાગડા જેવો છે બલી અથવા એમ પેલા તો કોકનું જે બલી હોય ખવાય જ નહીં માણસો આ ઓલું હોય કાગડો જેમ સરકે એની માં એટલે એને બાંધ્યો આવો તારો માલિક છે બલિમી બલિમત્વ <coughs> સ્નાતકોત્તર અવ સ્નાન કરીને સ્વામીજી કરો ભાગવતે પરીક્ષા એવું કીધું છે યુનિવર્સિટીમાં પરીક્ષા નહી ભાગવતે પરીક્ષા ખબર છે કે નહી ભાગવત નો શ્લોક આવડે ને ગુજરાતી હરકું કરી દૂર થઈ ગયું એટલે પુરાણી હોય ભાગવત થી કેવાય છે પુરાણી ક્યારે કેવાય ભાગવત ની કથા માં નીકળી જાય પુરાણી શ્લોક મૂકી નઈ આવે તો નીકળી જાય ભમર ગીત હું હારો નીકળી ગયો એટલે પૂરું થઈ ગયું અઘરામાં ગૃહ ભ્રમર ગીત છે બ્રહ્મસ્તુતિ કરતા ભગવાન ના ચરિત્રો નું અનુસંધાન કરા છે આના અગ્ર નથી હાલ એવું પેલું વર્ષ છે એટલે બીજું એકાદ શબ્દ નો અર્થ કર નાખો પેલું વર્ષ પૂરું થઈ ગયું એક અવૃત કર્યું બીજા અવૃત અવબૃત પૂરું થઈ ગયું કાળાઓ નો શીત એટલે ધોળાય અને અસિત ઉદ્ધવજી કાળા ને એના દોસ્તારી કાળા અને બધા કાળાઓ નો દોસ્તાર અથવા તો કાળો જેનો દોસ્તાર છે એની વાત થી અલમ હવે કરાવ નહી મનમાં તો મનમાં પ્રતિજ્ઞા જ કરી શકે હવે કોઈ બોલવું જ નહીં એનું કાંઈ શિકારીની જેમ સંતાઈને વાનર રાજ વાલી ને નિર્દયતાથી માર્યો હતો બિચારી સુરપંખા કામ વચ થઈને તેની પાસે આવી હતી પણ તેને પોતાની સ્ત્રી એક બાણ પૂરો પણ તેને પોતાની સ્ત્રીને વશ થઈને તેના નાક કાન કપાવીને વિરોધ કરી હતી બલિરાજા એ વામન રૂપ કૃષ્ણની પૂજા કરી હેરાન કર્યો હતો કોઈ પણ કાળી વ્યક્તિની સાથે મિત્રતાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી રામે કાળા હતા અને કૃષ્ણ કાળા હતા બળી વામન ભગવાન બૌ નો કાળા પણ આવી ગયા ભ છે અને કુંભકરણમાં ભ છે તો રાવણ શું કરવાનું નહીં એટલે એને રાવણ કેવો નહી ભાઈ ભમ નહી એટલે છતાં અમે તે કૃષ્ણની ચર્ચા છોડી શકતા નથી ગીત ગોવિંદ માં પંડિત જયદેવે પણ અવતારી કૃષ્ણ છે તેમ કહ્યું છે જેમ કે વેદાંત ઉદ્ધરતે જગન દૈત્ય ધારયે બલિમ છલયત્ર હલં કલયેવન મૂર્છય દશાતિધુ કૃષ્ણાય ન ઋતુ ભગવાન ઋતુ ભગવાન ક્યાં વેદનો ઉધાર કર્યો કોને વેદ ઉતાર કર્યો વરા ભગવાન તો ઓલા ને ઉતરે ઉતરે મત્સ્ય કચ્છ પેલા મત્સ્ય છે કે પેલા વરા ભગવાન છે મત્સ કચ્છ અને વરા પછી વરા ભગવાન તો પછી પૃથ્વી થાય ત્યાર પછી ત્યાં ને ઓલા દે પૃથ્વી નતો વરાગવાને વેદા નો વેદ નો ઉદ્ધાર કર્યો અને જગન ની વાતે એટલે મત્સ્ય મત્સ્ય ભગવાન પછી ભૂગોલમ ભૂગોલમ ભૂગોલમ પછી ગુજરાત ગુજરાતી માં ગુજરાતી જે મત્સ્ય રૂપે બ્રહ્મા વેદ લાવી આપ્યા પોતાની વારા રૂપે ભૂમંડળ ને પોતાના દાંત ઉપર ઉઠાવીને હિરણ્યાક્ષ વિનાશ કર્યો ભગવાન ગોળો લઈને અસુર છે પાતાળ માં લઈ ગયો એટલે ઉપર આવતા હતા કેવાય ઉભા ઉભા રે તને જ ક્યાર નો ગોતું છું મારે યુદ્ધ કરવું છે હમણાં કોઈ મેળવ્યું નથી હમણાં કઈ નથી થયું તો કઈ કરી એટલે કેવું ભગવાન કેવું ભારે હું આવું છું ભગવાન પૃથ્વી ને સ્થાપના કરીને કે હવે ભગવાન વારા રૂપે ભૂમંડળ પોતાના દાંત ઉપર ઉઠાવીને ભૂગોળ મોત બી એટલે વરા ભગવાન ને આદિ દૈત્ય હિરણ્ય કશીપુને ચીરી નાખો વામન રૂપે બલીને છેતરીને બલિન એક જ વિભક્તિ છે કઈ વિભક્તિ છે બે બાર બાર ત્રણ ચોખ બાર બાર એક જ વિભક્તિ ઋષિ રૂપે આદિ દૈત્ય હિરણ્ય કશ્યપુને ચીરી નાખો વામન રૂપે બલીને છેત્રીને ઈન્દ્ર ને ત્રિલોકી નું રાજ્ય આપ્યું પરશુરામ રૂપે એકવીસ વાર ભૂમિ ઉપર ફરીને ક્ષત્રે ક્ષત્રિયો નો વિનાશ કર્યો રામ રૂપે રાવણ ને માર્યો એમાં રાવણ પૌલ મુલાય બલરામ તે અવતાર ગણેશ દશાવતાર ગણાય બલરામ અવતારમાં ગણાય ચોવીસ અવતારમાં દશાવતાર બધા બલરામ રૂપે આપડે બધા રામકૃષ્ણ ગોવિંદ બોલીએ રામ એટલે બળરામ ભગવાન રામ કૃષ્ણ ગોવિંદ એટલે બળરામ ને કૃષ્ણ બલરામ રૂપે એમ કીધું છે યુક્ત સૌ ધરનારાયણ બલભદ્રમ હોય છે એમ નહિ રામકૃષ્ણ રાધાજી હોય તો રાધા કૃષ્ણ લક્ષ્મીજી હોય તો લક્ષ્મી એમ બળરામ હોય તો બળકૃષ્ણ એવો એવું નામ નહીં લેવાનું રામકૃષ્ણ કરુણાપૂર્ણ ઉપદેશ આપ્યો અને છેલ્લે કલકી રૂપે મચ્છ પ્રાય વિનાશ કરીને જન પોતાના અંગોના સ્પર્શ પવનથી પવિત્ર કરશે આમ થાય છે હૃદયમાં રહેલા હૃદયમાં પલક નો આવી પ્રત્યેક તાન પ્રત્યેક તાનતા ધ્યાન પ્રત્યેક તાનતા એટલે અપલક વેપ નહી હોય તો એને ધ્યાન કેવાય આ કરીએ સ્મૃતિ હૃદયમાં આખી બંધ કરીને કરે એના કરતા ઉઘાડી આંખે કરે એ બહુ બહુ મહાન કેવાય એવું થાય ગુણાતીતા સ્વામિનારાયણ બધા ઉઘાડી આંખે એવું ધ્યાન કરતા પર્વતભાઈ ને ઉગાડી અપ્રત્યકતા ઈષ્ટેવ નું ધ્યાન હૃદયમાં થાય છે હૃદયમાં રહેલા આત્મા માં પણ અંતરિયામી પણ જે વિરાજે છે હૃદયમાં બહુ દ્રઢતા થાય ત્યારે ઉભરાય ને આવે તે સિવાય બંધ કરીને તો હદાય કરીએ કે પણ ઓલ આખી ખોલી રાખીને બધા ન કરીએ એટલે મહારાજે કીધું ને કઠણમાં ઈષ્ટદેવ નું ધ્યાન હૃદયમાં થાય છે હૃદયમાં રહેલા આત્મામાં પણ અંતરિયામી પણે જે વિરાજે છે તે બાબતમાં શ્રુતિ કહે છે કે અર્થયદ ઈદમ અસ્મિન બ્રહ્મપુરે તદ્દિાસ જે શરીર પૂર્મા સૂક્ષ્મ રદે કમલ રહ્યું છે તેમાં સૂક્ષ્મ અંતરાકાશ અવકાશ છે બ્રહ્મ એમાં રહે છે બે બ્રહ્મ રે છે એટલે બે બ્રહ્મપુર છે એક જીવાત્મા અને એક પરમાત્મા બે રે છે એટલે બ્રહ્મપુર છે અને એમાં એક ઘર છે પૌડરીગમ વૈશ્વિક एनी अंदर एक तदंता है <coughs> केटला वार विभाग दहरो अस्मिन अंतर आकाश आकाश है, दहरो आकाश है। रदेनी अंदर अल्प आकाश चे। दहर ए અલ્પ આકાશ છે બહુ સૂક્ષ્મ છે એમ દહરો અતિ સૂક્ષ્મ સ્વરૂપે રહેલા છે આકાશ એટલે ખાલી જગ્યા એમ નહી પ્રકાશ તે ભગવાન નું સ્વરૂપ રહ્યું છે એમ એમ પછી જેવી રીતે ગોઠવવું હોય જા એની અંદર દહરો આકાશ એટલે જીવાત માર્યો છે એ કેવો છે અને એની અંદર જે રીતે પરમાત્મા આકાશ તસ્મિન યદ અંત અન્ષ્ટવ્ય આકાશ ની અંદર જે છે એને પરમાત્મા હોતી લીધા અંતરાકાશ તરીકે પરમાત્મા લીધા અંતર એટલે દહરા એટલે અતિ સૂક્ષ્મ અને આકાશ એટલે પરમાત્મા અતિ સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્મા રહ્યા છે અને તદ્દન અનવે છે અને એનું નિધિ કરવો એક સ્ટેપ વધારે લેવું હોય તો જીવાત્મા લીધે જીવાત્માની અંદર પરમાત્મા છે એને જાણવા સીધા અને પરમાત્મા આકાશ તરીકે લે તો બોલા બઉ સરસ બહુ બોલતા પછી સ્વામી દેશી ભાષામાં ઘરમાં ઘર અને એમાં ઘર અને એમાં બેઠા દામોદર આવું બોલતા કે આનો અર્થ શ્રુતિ નો અર્થ આવે છે ઘર માં ઘર એટલે આ શરીર છે એ ઘર છે પુરુષ છે પુર છે ને ઘરમાં ઘર એટલે એમાં હૃદયરૂપી કમલ રહ્યું છે તેમાં સૂક્ષ્મ અંતરાકાશ અવકાશ છે તેમાં રહે એટલે સૂક્ષ્મ દહર વિદ્યા એટલે સૂક્ષ્મ દર્શન વિદ્યા દહાર વિદ્યાનું ઉપનિષદમાં પ્રકરણ આવે છે યાદ કરવા દહર વિદ્યા જે શરીર પૂરમાં સૂક્ષ્મ સૂક્ષ્મ હૃદય કમલ રહ્યું છે તેમાં સૂક્ષ્મ દૈ નિરૂદયમિત તસ્મા હૃદયમ અયમ આ આત્મા રુધિર હૃદયમાં રહ્યો છે માટે તે અંગને હૃદય કહેવામાં આવે છે એટલે એ સંધિ એવી થઈ છે સંધિ છૂટી પાડો જઈ સાબિત સમાજ થાય તો સમાજ કરો સમાજ નું રુધિર અયમ એટલે હૃદય ની અંદર આ બેઠો છે એવો અર્થ એટલે હૃદય જે કમળ છે આમ કહીને યોગશાસ્ત્રમાં પણ ધ્યેય સ્વરૂપ એવા ઈષ્ટદેવને ધારવાનું સ્થાન હૃદય કહ્યું છે શ્રીમદ ભાગવતમાં પણ હૃદયમાં ધ્યાન કરવા અંગે કહ્યું છે જેમ કે કર્મ ફળ ને ભસ્મ કરીને યોગ રંધિત કર્માણો ધ્યાન વડે એના પૂર્વ કર્મ ને બધા બાફી નાખ્યા છે રંધિત કરોપ કરી રાખીશ સંપૂર્ણપણે સંપૂર્ણ રંધાયેલું હોય તો રંધિત કહેવાય ક્રુદન થઈ ગયું છે ને કર્મનું ક્રુદન થાય ત્યારે એ દ્રવ્યવત પ્રકાશ પૂર્ણ પ્રક્રિયા થાય ત્યારે નામ થઈ જાય રંધિત પૂર્ણ પ્રક્રિયા રંધિત એટલે પૂરું રંધાઈ ગયું હોય તો રંધિત કહેવાય ચૂલે ચડાવી દીધું હોય તો રાંધું છું એમ કેવાય વર્તમાન ક્રુદન થાય આ ભૂત ક્રુદન છે એટલે પૂર્ણ રંધિત કર્માનો યોગીનો એમ પ્રપશ્યંતિ યોગેશ પૂરા રાંધી નાખે નહી ત્યાં સુધી યોગીનો નો પશ્યંતી ત્યાં સુધી યોગીઓને પોતાના હૃદયમાં ભગવાન દર્શન થતું નથી એનો અર્થ એવો હૃદયમાં જે યોગેશ્વર સાક્ષાત્કાર કરે છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું મુક્તા સ્વ હૃદયે પરિભાવિતાય જીવન મુક્ત પુરુષો પોતાના હૃદયમાં આપનું નિરંતર ચિંતન કરે છે હૃદયમાં શું કરવા કે પ્રેમ પૂર્વક હોય એ હૃદયથી થાય છે હૃદય છે એ પ્રેમનું પ્રતિક છે અને મગજ છે એ વિચારનું પ્રતિક છે મગજ દ્વારા બધું પ્લાનિંગ કરે કે ભાઈ હાલો અમારે આમ કરું છે આમ કરું છે આમ પણ જો પ્રેમ ના હોય તો એ બોલું આવે નહી કાર્ય પ્રેમ જોઈએ કાર્ય ને ચાહ ને તો કાર્ય આવે તમારી પાસે નહીં તો કાર્ય આવે નહી એની ચાહ જોઈએ એટલે ભગવાન મૂર્તિમાન ભગવાન છે ભગવાન પૂરું થઈ ગયું છે બે પીલું છે સ્વામી મહારાજ ની